ए आवो, आवो। आवी गया आव बुर्ता कहना अरे वा भाई आज तो आ मुंबई में बैठा बैठा मिष्टी हो, हो, हो, हो, हो, हो. અને વડોદરામાં સંદીપભાઈ વાર્તા સાંભળે છે વાહ આવો આવો મારા નાના મોટા ભૂલકાઓ આજે છે ને આજે હું તમને બધાને ફરીને ગીજુભાઈ વાર્તા કહેવાનો છું મુછાળી માની સાંભળજો વાર્તાનું નામ છે એક વાર એની હથેળીમાં ફોડલો થયો મોટો ફોડલો ફૂટો અને એમાંથી એક ખિસકોલી નીકળી લો બોલો डोशीए तो आ खिस्ली आम जाए जाने खिसकोलीचको ना हालर डा गाय मीठा मीठा हाथ न लेसू हजार પગ ના લેસુ પાંચસે નાક ના લેસુ નવશે તોય મારી ખીલી દેસુલીબાઈ હાથ ના લેશું હજાર આવા હાલ ગાય ડોસી તો પાસેના ગામનો એક રાજા શિકાર કરવા નીકળેલો ડોશી ના કુબા પાસેથી જતા જતા ડોશીની ઝૂંપડી પાસેથી જતા જતાલીબાઈનું રાજાના મનમાં વિચાર થયો આ તે ખીલીબાઈ કેવી હશે ડોશી આટલા બધા રૂપિયા માગે છે તો ખીલીબાઈ રૂપ તો બહુ ભારે હશે ભાઈ રાજાએ તો આવો વિચાર કર્યો રાજા એ તો ખીલીબાઈ સાથે પરણવાનો વિચાર કર્યો પછી તો રાજા ડોશી પાસે ગયો તેને કહ્યું ડોસી ડોશી આ તું શું બોલે છે ખીલીબાઈ ક્યાં છે મને તારી દીકરી બતાવતો ખરી મારે એને પરણવું છે ડોશી કે ભાઈ તમે તો રાજા કહેવાઓ તમારાથી તે કાંઈ ખીસકોલી ને એ તો જનાવર કે હા લડવું તો હું મારી દીકરી નથી રાજા એ ડોસીનું કેવું તેણે કહ્યું ડોશી ભલે આ તમારી ખીલીબાઈ જનાવર રહ્યા ભલે રહ્યા હું તો એને જ પરણીશ બોલો પછી ડોસી કે હું તમને મારી દીકરી પરણાવીશ રાજા તો રૂપિયા લેવા ગયો ઘોડા ઉપર તબડાક તબડાક તબડાક તબડાક તબડાક તબડાક તબડાક ડોસી હતી લો ઘણા બધા રૂપિયા લેવાનો એને વિચાર કરેલો એટલે એણે તો એક મોટો ખાડો ગાળો એના ઉપર મોટી માટીની કોઠી મૂકીની ઉપર એક માટીનો ગોળો મૂક્યો અને એ ગોળાની ઉપર એક કુલડી મૂકી માટીની નાની અમથી આ બધાને નીચેથી કાણા પાડી દીધેલા ડોસી હતો ઉપર મોટ કુલડી દેખાય અને નીચે મોટી પાછો રાજાના માણસો આ કુલડીમાં રૂપિયા ભરવા માંડા પણ કુલડી કેમે કરીને ભરાય નહીં ઓ ભાઈ છેવટે ઘણા રૂપિયા નાખ્યા ત્યારે કુલડી ભરાય બોલો પછી ડોશી એ ખીલીબાઈને રાજા સાથે પરણાવી રાજા ખીલીબાઈને પરણીને ઘેર આવ્યો રાજા એ તો ખીલીબાઈ ને માટે રૂપાળું સોનાનું પાંજરું કરાવ્યું અને સાત માળે ટંગાવ્યું ત્યાં જવાનો કોઈને હુકમ નહી હો કોઈ ન જઈ શકે સૌ વિચાર કરવા લાગ્યા કે રાજા તે કોને પરણી લાવવા હશે કૂદે એમ અવાજ કરતા જાય પાછા રાજા રોજ રોજ સાંજ સવાર ખીલીબાઈ ને મળવા જાય એક વાર રાજાના પ્રધાને રાણી કોણ છે તે જાણવા વિચાર કર્યો પરીક્ષા આવડે ખરા કે રાજા એ કહ્યું કે હા પ્રધાન કે તો રાણીજી આ કોદરાના ફોતરા ચોખાના ફોતરા ચોખે ચોખા ચોખા કાઢી આપે ખરાલી પછી સમજી ગયા તેણે તો ચાચે ચાચે આ સાળ એવી ફોલી કે એક પણ તૂટી નહીં અને ફોતરા આખો ચોખાનો દાણો કાઢ્યો एक रात मा आखी टोपली चोखा थी भरी दी, दी। सवाल राजा जी प्रधान गया। गधानी तो आखा चोखा वही राणी परीक्षा करवा कहू राजा जी तारी आप आ चितर पाड़ी दे खा के ઘરમાં ગાર કરી હોય તો રાજા એ કહ્યું હા એમાં પ્રધાને માટીની લાદી જેવી ઓ અને રાજાજીને કહ્યું હવે માં રાણીજી ભલે ચિતર પાડી આપે ખિસકોલીબાઈ તો એની બીજી બેનપણીઓને બોલાવી આવી અને પછી બધી ખિસકોલીએ દોડા દોડ કરી મૂકી ત્યારે તો માટીની ગાર ઉપર સુંદર ચિત્રો ચિત્રો હા ખિસકોલીના પગલા થી પ્રધાનજી તો સવારે આ ચિતર જોઈને વિચારમાં પડી ગયા હો એમણે કહ્યું રાણીજી તો બહુ હોશિયાર છે ને કઈ પછી એક વાર રાજાને બીજે ગામ જવું પડ્યું ખૂટી ગયા ખીલી બાઈ ને બહુ તરસ લાગી પછી તો એ ગળે માટીની કુલડી બાંધી ને પાણી ભરવા ગઈ કુએ ઉભી ઉભી પાણી ભરતી હતી ત્યાં ઉપરથી શંકર પાર્વતીનો રહથ નીકળ્યો હો ભાઈ આકાશમાં શંકર કે પાર્વતીજી આ ખિસકોલી કોણ છે જાણો છો પાર્વતીજી કે નાજી શંકર કે એ તો માણસ છે એને દેવનો સાપ લાગ્યો છે એટલે ખિસકોલીનો અવતાર આવ્યો છે પાર્વતીને દયા આવી ને તેણે શંકરને વિનંતી કરી કે તમે કેમે કરીને આ ખિસકોલી ને માણસ કરી દોસા છાંટું એટલે ખિસકોલીબાઈ એક સરસ મજાની સુંદરી થઈને ઉભા રહી ગયા હો ખિસકોલીબાઈ તો સુંદરી બની રાજાને મહેલ ગયા રાજા ઘેરાયો ત્યારે એની બધી વાતની ખબર પડી અને એ તો બહુ ખુશી થયો પછી તો ખાધું પીધું બટેટાનું શાક કર્યું મિસ્ટીને આવી નીંદર અને સપના આવ્યા મીઠા મીઠા એને ભાઈ મજા પડી ચાલો આવજો આવતીકાલે હું તમને બીજી વાર્તા કહીશ ભાઈ આવજો